कसाय कसाय भूल को देखे खरो महाराज उग्र थी गुज जाए खरा पर उग्रता को नुकसान कारक न करे તો જાણવું કે આ કસાય મંદ થયા છે ત્યારે કસાય મંદતા થાય છે શું થાય છે ત્યારે એ મારા ઉગ્ર થઈ ગયો તો આપણને ખબર પડી જાય કે મારે ઉગ્ર થયા પણ એની ઉગ્રતા કોઈ નોટન ખબર પડી કોઈ જીવ માત્ર નુકસાન થયા કરે પણ કરે એનું નામ પ્રત્યાખ્યાન ની ઘસાય ખબર પડે ને અને એની આગળ પછી આગળ વધ્યો હોય તો સંચાલન કસાય તે તો કોઈને ખબર ના પડે પોતાના એકલા ને ખબર પડે ખબર ને એ સંજોલન કસાય કેવા ડાયા છે કોઈને ખબર ના પડવા ભગવાને આપે છે કોઈને દુઃખદાયી થતો નથી જેનો કથાય થતો ને એટલે અહંકાર એ બધા કોઈને દુઃખદાયી ના થાય એ અહંકાર લઈને તો આ બધા ગતિ ઉત્પન્ન થશે કથાય કઈ પૂછવું ગયા તા ત્યાં આગળ પછી કે વાતો કરવા મારી પછી મેં એમને કહ્યું આ રસ્તા તો બઉ સારા છો તમે અને બહાર તમારું નામ પ્રખ્યાતિ આવ્યું છે પણ આ પ્રૂપણા કરી રહ્યા છો કસાય થઈ જરૂપણા એક જ વાક્ય નથી સમજતા તેનું આ બધું તોફાન મળ્યું છે ભગવાન ના માર્ગ માં હવે હોય નહીં જ્યાં ભગવાન નિરાગ્રહી હતા ત્યાં કડા હઠા ગ્રહ ના મોટા મોટા ડુંગરો ચાલ્યા કેવું જ્યાં નિરાગ્રહ એવું તો કદાચ દુનિયામાં હોય એટલે આ તો દુરાગ્રહી નેટાગ્રહી ને આ તો આગ્રહો તો નર્કમાં લઈ જનારા જેટલો આગ્રહી નહી એટલો અહંકારી કેવાય શું કેવાયંકાર અહંકાર નો નિશ્ચય પચાસ અમને અહિયાં આગળ સ્થાનક વાસી માં તો પેલા આચાર્ય મારા નથી ને એટલે બોલાવડા અમદાવાદ માં પ્રદુષણ આવી ગયું અમને બધાને ભાઈઓ બોલાયા હતા માથિ કે અમારા મહારાજ ના દર્શન કરવા છે તમે આવો ત્યાં આગળ ગયા હતા મહારાજ પાઠ ઉપર બેઠા તા અમારે ગયા પછી મહારાજ પાઠ ઉપર બેઠા પછી અમે અમે તો અમારી પદ્ધત પર બોલીએ કારણ કે વિતરાગ નો વિતરાગ નો વાળો શું કેવાય વિતરાગ ની પાઠ કેવાય અમને જ્ઞાનીપુર નો વાંધો નહીં કોઈ જગ્યા અમે ત્યાં બેઠાની પુરુષ જમીન ઢોળા પાસે રહે જ્ઞાનીપુર શું વાંધો આ બધા ની રૂબરૂ બેઠા એટલે મેં મનમાં એમ લાગ્યું કે આ લોકો શીખ્યા બધા વાંધવા આવે અને નીચે ખોટું દેખાય વ્યવહાર માં ખોટું દેખાય વ્યવહાર માં અમે તો ખોટું ચોકી હું આવ્યો છું રાખવું જોઈએ મહારાજ કેમ નીચે બેસી ગયા કારણ કે મને એમ થયું જ્ઞાની પુરુષ નીચે બેઠા છે ને હું ઉપર બેઠું મહારાજ આ એક જ વિનય તમને મોક્ષ રહી જશે શું કયું આ વિનય જાગે નહિ અને જાગ્યો છે મેં શું તત્વ કહ્યું મારા મોક્ષે લઈ જશે મેફ રે છે કે શું વાંચી ને તકે બધા ખુબ વાંચ્યો અને જાણ્યું બઉ મેં ભગવાન નો એવા નથી કે જે વાંચવાથી કેફ ચડે ઉતરે ચડ્યાથી ઉતરી જાય એવા છે અને તમે શું વાંચ્યું શાસ્ત્રો વાંચું છે ના એ ભગવાન નો ના એટલે મેં કહ્યું ભગવાન ના છે તો પોતાની સમજણ નઈ નાની પુરુષ ની સમજણ સમજાવશે સમજ નહી જાય જાય હા તો વિચરા માર્ગ ઘેર પીવા જેવું થાય સમજે એટલે મહારાજ કે છે હા એ સમજાણ વાંચ્યા છે બીજા કોઈ ને પૂછ્યું નથી મારા ગુરુ ને પૂછેલું પણ બીજું બધું પૂછ્યું નથી ત્યાગ ગ્રહણ કરેલો છે પણ આ કેફ બધો એટલે સંકિત નું તો કહી રહ્યું પણ મિથ્યાત્વ ગાઢ થઈ ગયું છે શું કહ્યું તમે ખોલવા નીકળ્યા સંકિત અને થઈ ગયું મીઠ્યાત્વ તો ગાઢ થઈ ગયું ગાઢ મીઠ્યાતે એટલે ખસે નઈ એક બે આરા ફરે નહી ખસે નઈ એવું મિત્યા છે આ ક્રિયા કરો છે જે ક્રિયાઓ થી કૅફ ના ઉતરે ભગવાન ની કહેલી ક્રિયા નહોત ભગવાન ની જે કહેલી ક્રિયાઓ કેવી સુંદર ક્યાફ ઉતાર ઇતરાકોનો એક શબ્દ ક્યાં ફતાર એક એક શબ્દ ક્યાં સુધારો સમજવામાં આવે તો પણ અત્યાર સુધી પડેલી લોકો ને કે ગુસ્સા વાર લાગશે એટલે અમેરિકા જવા વખત આવશે પછી શું થાય અત્યારે અમેરિકામાં આપડા તરફ થી છે અને મેં કહ્યું છે કેવી રીતે તમે બધું સમજો છો એ બધું હન્ડ્રેડ પર્સન્ટ રોંગ છે તમને સપ્લિમેન્ટ કર્યા જ કરે છે ખાવાનું પીવાનું બધું પણ મોક્ષ થઈ જાય બધા ઇન્ડિયન નહી જેને ખાવા પીવાનું ઓછી મહેનત થી ખોરાક મળે ખાવા પીવાની બધી સગવાર ઓછી મહેનત થી મળે તેના માટે મોક્ષ હોય છે કોને માટે હોય છે હિન્દુસ્તાન માં પાસે જન્મેલો નહીં ગોરી લોકો તો અહિયાં આગળ આવીને કારણ કે ભાઈઓ ભૂલી ને ઉતરવું જોઈએ ના એટલે કઈ પણ એને વિચારણા ઉત્પન્ન થયું છે ખરેખર ની જેના ટાઈમ છે પછી ભલે જે આફ્રિકન છે ને માણસો અમેરિકનો પાંચ વર્ષ ના છે કેવા છે મુસ્લિમો સાડા છ વર્ષ ના છે અને પાર્થીઓ નવ વર્ષ ના છે પરિપક્વતા થયેલી છે જેમ નાનો હોય તેને ક્રોધ માન માય લો કચાયો બહુ ના હોય તો અઢાર વર્ષ બાજા હોય ને અઢાર વર્ષ બાળા ને એવો હોય મેરી એ કે બાબુ આપડે અઢાર વર્ષ નો એટલે બાબા ને શાદી થઈ ગઈ એટલે ધોરણ ને આપડે જુદા એ જોડાણ સુધું ના અઢાર વર્ષે મુક્તિ આપે અને આપડે છોકરો દાદો થયો હોય તો મુક્તિ દોહો ના આવે છે વિચાર આવે એમને સમજે વિકાસ થયો છે વિકાસ ની બળતરા છે હિન્દુસ્તાન માં બળતરા છે ની છે એને વિકાસ થયેલો નથી આમનો વિકાસ થયો છે યોગ્ય માર્ગ આવે તો મુક્તિ થઈ જાય એવી અહિયાં અવકાશ છે અમને માર્ગ મળે તો કલાક નો થઈ જાય સમજો ની ના મળે તો ફટક ફટક કરે માર્ગ મરવો દુર્લભ છે જ્ઞાની પુરુષ પ્રાપ્ત મળવા થવા દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ હોવા વખત દુર્લભ મારું જ્ઞાની પુરુષ કહેવાય ખબર કુપાત્ર પણ આમ કે સાહેબ બોલવું કે કોને એના દુસ્મન જોડે એને બગાડ ના હોય એના દુસ્મન ને બગાડ હોય પણ એને પોતાને બગાડ ના હોય બધું ફક્ત કોક દાડો સાથે મહિનામાં એકાદ વખત છપે દ્રા માથા કુટું ના કહેવાય એક બે દાડા મહિનામાં એટલે બાદ મહિનામાં ચોવીસ દાણા થાય એને સુપાત્ર કેવાય કે આ સુપાત્ર છે આપણે કરે છે બહાર રાગદેશ બહુ નથી ને હવે એ સુપાત્ર કહેવાય અને કુપાત્ર કોને કેવાય કારણ કે છે કે ઘરમાં ઘરમાં વધારે દખો કરતો હોય સમજો ને અને બહાર કોઈ જોડે ના હેરાન કરતો હોય એ કુપાત્ર કેવાય અને અપાત્ર કોને કહેવાય કે બહાર દખો કરે સમજમાં અપાત્ર એટલે સમજે પણ આ તો અપાત્ર અપાત્ર માં નહી રહ્યા તો પેહલી લડવાડ કરે કેવું કરે નબળો ધણી બાયડી ઉપર સુરો એવું કેવા છે ને એટલે બાર બાર થી બાર થી ધંધામાં કઈ ભાગ્યા દરે લડ્યો હોય આ તો સારું થયું સરળ થઈ ગયા વિનય આવશે તો વિનય આવશે વિનય આવે તો કોણ થઈ ગયું તેથી આ સરળ કાર થઈ પડ્યો આ કારમાં સરળ થઈ પડ્યું એક આ જ્ઞાની પુરુષ મળ્યા કયા પુન થી રાખે તમારે કાલે ગુરુવાર છે એમના માટે બધું કરે છે હા નઈ કરતા પણ હું ભગવાને કહ્યું ચોથા પાંચ માં આરા કરવાના જઈશ કે છે શું કે છે જ્ઞાન દક્ષક ચારી ત્રણ તબ ચોથો પાયો અને ચોથા પાયો વગર હું લખડી મારું કારણ કે ચોથા પાંચમા આરામ માં તબવા આવશે કોઈ પણ સપાટ નો આવે તો ચાર આરાધી તક નથી આવું ઘેર તપ સમજે પરિસ્થિતિ આવે નથી અને પાસે ભગવાન ભગવાન મહાવીર ને મહાવીર ભગવાન ને સાથે મહાવીર ભગવાન શું કરવું પડ્યું અનાર્ય દેશ હાથ લઈ હાથ નઈ જવું પડ્યું હરી ન તો આપડે તો ગેર દખાવે તો કોઈ કામ થશે કામ થઈ ગયું છે ના મળે તો અધોગતિ માટે છે દાદા ના મળે તો અધોગતિ જ છે આમાં ક્યાંક પાંચ ટકા ફરી માણુષો થાય એવા છે બી આખો કરે છે સરક્ર એવું કરીએ કે ઘેર સતત વર્ષ સાઈડ ગાય ને તો આપડે એવું તપ કરીએ સારું સારું સજો મારો મોક્ષ વહેલો થશે આ શક્તિ તું છે ને આશક્તિ તૂટી જાય બધી અને રાખી તો આ શક્તિ રાખે તો આશક્તિ એમાં લાભ ઉઠાવે તૈયાર તૈયાર સમ્ય જ્ઞાન તો જયારે આપે ત્યારે દ્રષ્ટિ થાય દ્રષ્ટિ ખોલે આ તો બધી સંસારિક દ્રષ્ટિ છે કેવી રીતે હા એટલે બધું સંસાર તમને તો સમજે બીજું ના સમજેલ પડે એમનામાં એ કવિરાત છે તમારા ભજન થાય પણ એમના આત્મા તમને દેખાય છે તેથી મજા કરે છે ને તેથી દાદા દાદા બોલતા ના ઠાકુ બોલે છે ક્યાંથી બોલે છે કે અંતર શાંતિ થઈ ગઈ પછી રહી શું તે અંતર શાંતિ થઈ ગઈ પછી રહીશું દાદા મહિષ સાથે છે બહાર અચાતા છે તેનો વાંધો નથી અંદર છે પણ બહાર ની અછાતા સહન થતી નથી પણ મહી તો અચાતા છે મારે એટલું કે આ ઘરમાં પગલા એમાં પડેલા છે મને ગ્રામ થી પહોંચેલો ત્યારે એ બધા નહીં છૂટે નઈ હા છૂટે નહીં રોજ જતો હતો જ્ઞાની પુરુષ જોવાના હતા પચીસ લાખ રૂપિયા ખર્ચ રૂપિયા ને કઈ પૈસા કિંમત જ નથી પણ આ પ્રેમ થી બંધાયેલા શું કયું પ્રેમ થી બંધાયેલ ને દાદા હું જવું છું આવે શું કે છે હું જાઉં છું આવે એટલે મેં ઘરવાળા ને શું બધા ને કહ્યું મેં તો રડારાણી કરે ને એટલે મેં કહ્યું ભાઈ આમાં ભાર છે એટલે જરા આખી રાત હાથે પછી સવારમાં ફોન આવ્યો કે ગયા સાડા સાડા સાત વાગ્યા તે કેવી રીતે સમાધિ મરણ થઈ ગયું કેવું સમાધિ જ્ઞાની ભૂલ છે જ્ઞાન આપેલું આત્મા એક સેકન્ડ ભૂલાતો નતો એક સેકન્ડ આત્મા ભૂલાતો નતો તમને તમને યાદ કરો તો યાદ આવેદ આવે નહી ભૂલે નહિ શું થાય કપડું ઉતારી નાખ્યું હા એટલે આત્મા તૂટો પાડીએ આજ બજાર માં આજે આજ બધે ધર્મ આત્મા ચાલે છે ને એતો આત્મા ભેળ છે કેવો છે આપીએ છીએ અને ભૂતગલ માં એક પરમાણુ આત્મા નું ના હોય એ ભેળ જુદે જુદું આપીએ છીએ કદમ જુદા કદમ જુદો રચા કરે ને ખડરે નહી બોલે તમારી જો વાત કરે એક નહીં બોલે વાત કરે પછી અમારી આજ્ઞા મજા જઈ શકશે કારણ કે આક્રમ વિજ્ઞાન છે આ છે કર્મ ખપાવ્યા શિવાનું વિજ્ઞાન છે આ અને પેલું તો કર્મિક માર્ગ એટલે ખપાવીને પછી આત્મા પ્રાપ્ત કર્યો હોય અને તમારું કર્મ ખપાવો છો શું કહેવાય પાઘડી પહેર્યું ના તક અમને કોઈ એંધો ના હોય કે ત્યારે મોહ ઉત્પન્ન ના થાય પછી અમે આ જ્ઞાન આપીએ છીએ ત્યારબાદ ત્યારે પચીસ પ્રકાર મોહ છે એના બધા બટન દબાવી દે છે ના થાય પછી ડિસ્ચાર્જ માં રહ્યો ચાર્જ બંધ થઈ જાય છે વાવું છું ને ડિસ્ચાર્જ માં કેવાય આ મીટી નગર છે હીરાની પણ એ ડિસ્ચાર્જ મો આપડે કાઢી લે ને ડિસ્ચાર્જ માં હોની મત નહીં સમજાય ને જેમ છે તેમ આત્મા જાણવા લાગી ચાલુ છે તે એક પદ બોલાય આપડે ચલોને આપણું આપો આવ્યા પછી તમને સારું દુઃખ આવે દુઃખ રહે એવું નથી અને જે કઈ દુઃખ છે તમારી અમલી સમજણ થી અમારી આગળ સમસ્યા ત્યાં પછી ખોટા આવે કઈ ભાઈ ભાઈ કેજો ભાઈ રવિવારે અરે રવિવારે જ્ઞાન આપવાનું છે ભૂલી ના છે ઠાકોર આખી રાત વાંચી હતી બે કલાક સુધી અને આજે તમારો સત્સંગ નવું બે કાલે સવારે મેં આત્મ સુધી ને ખેંચી લીધી અને એ બી જોગાનું જોવા બે કલાક એવું હેલ્પ કર્યું છે 21/11/1975 કીર્તિભાઈને કે ગયા હોઈ ને એટલે લોક ભગવાન નું નામ લે હોય ને કારણ કે શ્રી અનંત શક્તિ દ્વારા હોતે ક્રિએશન કરી શકે એવું એના સમજાય એટલે કોઈ કરતો ક્રિએટર થઈ જાય ક્રિએટર થાય ને ગુરુ કહેવાય ગુરુ કહેવાય ક્રિએટર થાય ગॉड ઇઝ નોટ ક્રિએટેડ બાય ફેક તમે બોલો છો હું બોલતો નથી આ રેકોર્ડ બોલી રહી છે આ ચીવડા જેવી લાગે દાદા મીઠાઈ લાગે એટલે વાલીયા ની વાત જીતી વાલીઓ ના પોતે જે રસ્તે જતા હોય એ રસ્તે નઈ જાય ગમે એમ કરીને અને વાલીઓ જ્ઞાની ને મળ્યો તો કામ થઈ ગયું વાલીઓ જ્ઞાની જગ્યા ને કામ નઈ ગયા વાલીયા સવાર નો હોય જ્ઞાન ઓલિયા નો બીજામાં ભેર શું હોય કારણ કે ઓલિયા ની ચિત્ત સાબુત હોય ને એનું ચિત્ત સાબુત હોય સાબુત એટલે બહુ પડી ગયેલી હોય બધી કેકો પડી ગયેલી હોય આપડે વાત કરીએ આપડે વાત કરીએ ને તીકડે બીજું વિચાર કરતો હોય આપડે એની વાત કરીએ વાત કરીએ તો બીજા વિચાર નથી પદ જવડાવી હા હા જય સચ્ચિ It is the first cash bank in the world. Sarvani Bhavna first cash bank. Cash bank is the first cash bank. Yes, sir. Yes, sir. Yes, sir. You have a wife. You have a wife. You have a wife. You have a wife. You have a wife. Yes, sir. હાથ જોડી ને બધા ને કીધું કે નાની પુરુષ મને મળ્યા છે તમારે દર્શન કરવાની પુરુષ મને મળ્યા છે તમારે દર્શન કરવા આવે તો સાંજે અહિયાં આવી જજો એમ કઈ કરે છે પેલા તમે કેતા પેલા ભાઈ આયા તો પેલા આનંદ થઈ આવ્યા ઘેર ચેકિંગ કરે છે ને રેશન કાર્ડ ચેકિંગ કરે છે બધે આવો દાદા આનંદ આવ્યો એટલે વાતચીત કરવી એટલે ગરજે બધી વાતચીત થાય ગુજરાતી નથી સમજાતું બોલતા નથી આવતો ગુજરાતી સમજાતું કઈ બોલ સમજ દે કું પૂછ ના સમજે કઈ વાત હોય સમજમાં નઈ આવી જલ્દી છૂટના મનગડી ગયા દુનિયા કાઝે પ્રશ્ન પૂછે છે તો કે છે ઝંઝટ મેગા ઝંઝટ તુમક લગતી હું શાદી ક્યા કે નહીં ક્યાં શાદી શાદી ખરી ઝંઝટ કરો ક્યાં કરો દેખતે શાદી કરતા ગ્રામીણ હે રત્નાગિરી સાઈડનાગિરી કેસી કરીને ગામ છે મહાલક્ષ્મી બગીટલી ઈચ્છા ને દૂધ લાવ દાદા મારી કે દૂધ લઈ આવ્યા છે ચંપાબેન સાથે બેન આવ્યા હતા ને કાઢી લાવે છે બે મિલયો હોય ત્યારે વધારે લંખ મારે તમારે મિલ્યો નહીં મિલ્યો નહીં એટલે તમારે પહેલી છે ને આ ત્રણસો સાઠ ડિગ્રી છે તેમાં સેન્ટર ની જે વસ્તુ છે સેન્ટર ની વસ્તુ તે એકસો ડિગ્રી પછી આમ બધા જુએ પણ વ્યૂ પોઈન્ટ ખરી સત્ય હકીકત હમઝેર પડતી નથી બધે મતભેદ ચાલે કરે છે કારણ કે બધાના વ્યૂ પોઈન્ટ જુદા જુદા ને અમે સેન્ટરમાં આવેલા એટલે અમે વાસ્તવિક હકીકત કહી શકીએ જેમ છે તેમ તો આ બધા વ્યૂ પોઈન્ટ નું જ્ઞાન છે બધા સામ સામ ઝઘડા હોય શું હોય અને પોતાનો મત પકડી રાખે અને વ્યૂ પોઈન્ટથી મોક્ષ ના જવાય થ્રી હંડ્રેડ અને સિક્સટી વ્યુ પોઈન્ટ અને સેન્ટરમાં આવે તાર મોક્ષ થાય સેન્ટરમાં આવું છે કે નથી આવું લાગે સેન્ટરમાં તો વાર આવ્યું છે શું કરે આ જંઝરપુરતી નથી પાંચમા આરા માં એક લાખ રૂપિયા નો ચેક લખી શકાશે નહી કે છે લાખ રૂપિયા નો ચેક લખી શકાશે નહિ એટલે મોક્ષ નહિ મળે કે લાખ રૂપિયા ચેક હોય તો મોક્ષ મળે કે પણ નુ હજાર નવસો નવ્વા મોક્ષ ના મળે પણ આટલા રૂપિયા મળ્યા છે એટલે આવતા એક પૈસો મેળવી એટલે થઈ ગયે એક હાર પછી એક હાર થઇ જાય આપણને નહીં મળે એવું એમને બેસી ગયું છે ગમે એટલું કરે છે બેસી ગયું છે નવ્વાણું ચાર નવસો નવ્વાણું રૂપિયા રોકડા મળે અને નવ્વાણું પૈસા મળે શું ખોજ ભાઈ મોક્ષ થઈ જ ગયેલો હોય આ દેહ માં મોક્ષ થઈ ગયેલો હોય દેહ માં ચિંતા બિનતા બધું બંધ થઈ જાય શું થઈ જાય ઘણી બધી બંધ થઈ જાય ન મોક્ષ મુક્ત ભાવ રહે આત્મા રૂપ થઈ જાય આત્મ સ્વરૂપ કેવું ધમકી તો કોઈ જીવડું આત્મ સ્વરૂપ સ્વરૂપ થાય એવું નીકળવાનું નથી આ કાળ માં હા એટલે કેના ની વાત હાતી વાત હતી બધા ખબર વાત હાતી ના હોય ને કેના વાત હાતી હોય તો બધા ખબરનાર ના હોય ભગવાને કહ્યું ચોપડાયું છું ચોપડવા દવા પી ગયા દવા પીવાય ને દવા ચોપડી નથી ભલતો ભલતો નથી તાર તમા મોક્ષ ની જરૂના માટે અનુભવ થયેલો નહી કાર્યો કરાવતો નથી તમારા સત્તા નથી તમારા હાથમાં સારું નીકળી જાય ધીમે ધીમે નીકળે જરા કાઠું ભરેલું હોય ને આ બધું બન્યા જીજા ઉપાય કરીએ ગરમ કરી આવે છે મોક્ષ ની વાત આ કામ કરે છે અને તમે સમકીત ખોલી નઈ હેત શું થયેલું તમને તપાસ કરેલી નથી તપાસ કરી મોક્ષ ની તપાસ કરેલી મોક્ષ મોક્ષ મળવાનું નથી કોને કર્યું નથી નવાનું પૈસા મલે લાખ નો ત્યાગ પૂરો નથી મળતો હવે એમાં તમે નફો ખોટ કેટલી થઈ સમજીને આવું ઠોકી દેહ્યું પોતાને મોજા થાય છે ચિંતા ના થાય એવું કઈ તમે કઈક હોય ને થોડુંક બોલો ને થોડુંક વાત કરો કેમ હદ છે થોડી વાત કરો આપડું જ અત્યારે એવું લાગે છે એમના મનમાં અથવા તો સીહ ના મનમાં એમ થાય કે જો ધણી ગયા છે ને ક્યાંક મારા તારું મોક્ષ મળે એવું છે તો શિયાળ નું થાય કે ના થઈ જશે ને બાવા થઈ જશે બહુ વઢવાડિયું થઈ ગયું બહુ આવી તો બહુ વઢવાડિયું થઈ ગયું